પછી બધી જરૂર કરી એટલે જ્ઞાન પ્રકાશ થયા પછી બુદ્ધિ ના લેવાની જરૂર નથી એને બાજુ રાખવા જ ના દે બુદ્ધિ એટલે નફો ટોટો દેખાડે શું દેખાડે અને આપણે તો નિર્ધ થઈ ગયેલા મુક્ત થઈ ગયેલા આપણે જરૂર જ નહી બુદ્ધિ શું દેખાડે હરેક નોટો ગાડીમાં આખી જિંદગી ના કાર જિંદગી કારણ આગળ સુરત આવ્યા તમે ઉતરી પડ્યો અંદર આપણને દેખીએ તો આપણને આનંદ થાય બેઠો દરવાજા માં ગાડી માં તો આપણને પેલો એમ લાગે કે વરસેક માત્ર બોલા સારું ડ્રાઈવિંગે નહિ ડ્રાઈવિંગ એમાં ડ્રાઈવિંગ થાય ત્યારે જડી આવે એ નવો ધર્મ નાખવો પડે આવે મારે ચાર ભૂ દાદા ત્યારે માંથી એકથી એક બેસું નથી દાદા શું થશે જ્ઞાન ને લીધે મારું કામતી રહેશે ના લાયક પાણી છે ને પછી હારી છોકરાને ધર્મ આપડાવ છોકરાને ખબર પડે બે છોકરા કઈ જન્મ આવડાવ અત્યારે જન્મ શું કામ લાગે બઉ સરસ નો સરસ હતો આ વાત થયા પછી પંદર હજાર એટલે બેન ના મન એમ થઈ ગયો દાદા એ કહ્યું દાદા આવું છું કઈ લેતા બધા ના કઈ આવે દાદા તો નિમિત્ત છે સંસાર માં ભટકવું પડે ને દાદા નિમિત્ત છે શું છે બધું સારા કામ ના નિમિત્ત એ હોય બધો કામ સારો થઈ જાય જટપટ ઉકેલા આવે કારણ કે નાચના કોઈ રહે આપવાના આપવાના દાદા નો મને ત્રણ દિવસ થાય ત્રણ દિવસ થાય છે ચોપડી લખતો હો દાદા નામ આવતું હોય પણ આપ ખોલ્યા પછી યાદ નથી આપ ખોલ્યા નાદ કરું યાદ કરે આવી નાત નો છોકરો મજા નહીં પણ તમે કઈ કર્યું કઈ બોલ્યા નહીં એવું દાદા કરતા દાદા કરી આપડે મને કે બસ ટાઈમ મેનેટ કાલે રાતે મેને રાતે કરે આયા માલુમ નહી વિકાસ તો થયો દો તો મિનિસ્ટર એવું જ નહી મેને કી બાકી આ લેતા હું એને લાગી બરાબર એની ફી ની હા ક્યારેક કંઈક દેખાય કરોડો વર્ષ મારી તારીખ કેટલી જ કેરીયું એવું આ જગત ખોધું વ્યવસ્થિત ગુજરાત કરો છો વ્યવસ્થિત ગુજરાત ચિંતા કરી ચિંતા કરવાની કોઠું લગાવી વ્યવસ્થિત ગપુ ચિંતા ના કરવી પડે હા ગપુ નથી સુરત આવ્યા હતા કેવું વ્યવસ્થિત આગળ આગળ ઉકલેશું અંબાજી ના છે આશાપુરી છે તે બેન બસ મેં હા હે હા કેસી છે મને કહીયા હતો કે કેસી પડી કેન હે એ મતલબ કે વિદારી નું કે બસ આજેને ફી ભઈશું ગેરી ગેરી શું તો ગઈ છે તો વિદારી કેન મેરે વાય કમરા બહાર દેખાય તે હું વિચારું કર્યું કે નહીં તમારા નથી મારતું મને જીદ્ધ કરી મારી મારી કિંમત કરી જાય કહીએ કે કિંમત કે કિંમત કે કિંમત ના કરે એટલે હંગો તો નહી જુઓ અને બસતેમાં વાલે કિંમત કેટલા હજાર રૂપિયા માંગ્યા છે એટલે જ્યાં અનુકળ આવે ત્યાં જ જાવ 12 નું તો 12 જ જાવ અંદર સુએ અંદર જ જાવ એટલે શેડે જ જ다가 શેડે હા મેં મેળો ભી કેટલો મોટો હતો દાદા પછી આ માણસો માયા એટલો હતો એકદમ ખુલ્લા ખુલ્લો ભૂદય તો હોય ને ભૂદય નથી માપરી અજ્ઞા ની લોકો આડ જાત કેવાય આત એટલે ક્યારે કઈ છે ક્યારે કહી રે છે બે હા ઘર માં તો ભગવાન ના છે ભોગવતા આવ્યું <o -coughs> <P coyotes> <Risk> <ON> <through> મહાવીર ભગવાન જેવું ટાઈમ ગાડા વિધિ કર્યા ટાઈમ દિવસ છે ઘણું સારું ઘણું સારું ફાયદો અમદાવાદ છે આમાં એક અનમાં વિચાર આવે ને તે સૂક્ષ્મ સહયોગ કહેવાય શું કહેવાય અને આ બહાર દેખાયો આ ત્રણ સહયોગ છે કારણ કે બીજું બધું તમે કશું ભૂત કરી નાખ્યું છે હવે કઈ સહયોગ રહ્યા છે તે સહયોગ છે પાછા તે કેવા છે વિયોગી છે એનો સ્વભાવી આપડે ધક્કો ના મારવો પડે એની કંટાળો ને હારું તો રાગ રાગ કરવું શું કર્યું બરોબર છે એ તો આપડે બુદ્ધિ ને બાધી મૂકવાની ફોટો દેખાડે આપડે બધા સંયોગો કેવાય સહયોગ હોય તો આપડે કઈ ના તું રે રે તો રેવાનું નથી જતો હશે આપડે ઉઠી જતો હોય ને તાર આપડે ના ગાડી ઉઠી જાય છે ભગવાન પોતે બોલી ઉઠ્યા એ ગો મેસો એટલે હું તો શુદ્ધાત્મા છું શાસ્વ જ્ઞાન સમજુ ગયા ભાવ કરેલા બાહિરા ભાવવાય શું કેવાયરા સંજોગ સંબંધમ સર્વમ તીવિ ઓછી સંજોગ બધા આપડે નિકાલ કરવાનો છે ઓ આપડે મારવો પડે મોટ ના થાય તમારે ધક્કો ના મારવો પડે સબ કરવું પડે જ્ઞાન દર્શન ચારિત્રપ પછી એ ઉઠે એટલે આપણે ના આપણને ગાળો તો એને એને ગાડી જતી આપણે એના ભાઈ સાહેબ મા બાપ કરવા માર કાક ના તક કરો ત્યાર પછી માણસ ને શું પછી કઈ નથી મારા સંજોગો આક્રમ વિજ્ઞાન છે ને એટલે જોઈએ મનમાં જે વિચાર આવેક્ષ્મ થઈ આવ્યો ને ધમકી ના થાય નોંધ કરે કે આ દિશામાં પ્લેન આવે છે આપડે આવાજ ભેગો એવું આપેલું મન સાથે રજા ની કઈ કામ કરે આપણે શુદ્ધાત્મા લક્ષ મા બરાબર કે હૃદા એવું કામ કરે છે ને આવું દેખાય બધું હું પછી કઉ નોંધ કરી અમે આવે આગળની વાત કરી પછી પર્યાય કઢી જાય બોલે એટલે હૃદય હૃદય જેવું કામ કરે છે ને પછી પાછું હૃદય બોલે પાછો નિર્વિકલ્પ થઈ ગયા શું થયું તમારું નામ શું છે આપડે સિદ્ધાત્મા છીએ પોતાનું ભણ નથી માટે મનુષ્યો પોતાનું નામથી ઓળખે છે પોતાને આરોપીત ભાવ વરે છે કેવું આરોપિત ભાવ હું ભીખાબે છું એવું બોલું પૂરું સ્થિતિ ભીખાબી શું ના બધા લોકો કેવું જ ભીખાબે છું ને એ વિકલ્પ કહેવાય શું કહેવાય આરોપીત ભાવ એ બધા વિકલ્પ પછી હું ચાલી વર્ષનો છું તે વિકલ્પ સીધો પછી આ બાઈ ધણી થયો ત્રીજો વિકલ્પ આનો કાખો થવું ચોથો વિકલ્પ એટલે હું નો આરોપ કરું વિકલ્પ કરો એક વખત પછી વારેકલ્પ થવા ગંભીર આપે છે પછી બીજી સમજવાનું ના કારણ કે અક્રમ ગ્રામ છે એટલે અમારી સમજી ધર્મ એટલે શું આજે લોકો ધર્મ પોથા ને ચોથા ને ધર્મ સમજે છે હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી એ રીતે ધર્મ સમજે છે ના એ રીતે પણ ધર્મ ખરી વ્યાખ્યા ત્યારે શું ધર્મ એટલે ફાટો ના હોય ને પુસ્પાક એના ધર્મ હોય કેવું એના ધર્મ દુસ્પાક એના દુસ્પાક ના ધર્મ હોય એને દુષ્પાક કેવાય ને ધર્મ હોય પાક કરે ઘરું બનાવે તો શું થાય ઘડી ધર્મ માં નથી એમ તો નથી હા ઘડી ધર્મ કરી ધર્મ આત્મધર્મ આત્માના સ્વભાવ માં આવે તો આત્મધર્મ એનાથી દેહ ફરી મળે મનુષ્ય અવસ્કાર ફરી મળે મનુષ્ય અવસ્કાર મળે દેહ મળે દેહ ધર્મ પાર દેહ મળે આત્મધર્મ પાસે આત્મા ના સ્વભાવ સાંભળવું સાંભળવું કેવું ધર્મ ધર્મ એમના પોતાનો સ્વભાવ પ્રમાણે થઈ જાય અને આ ધર્મો રિલેટિવ ધર્મો કહેવાય છે કેવું આપડે રિલેટિવ ધર્મ એને કાઢવા માટે જાય ત્યારે શુદ્ધ આત્મા નિધન થાય અહંકારો અહંકાર એટલે શુદ્ધ અહંકાર અહંકાર શુદ્ધ આત્મા થયું તો મેલ થી દાદા મેલ થી મેલ કાઢવા જતા છેલ્લે છેલ્લે તો આખર તો મેલ તો લાગે તો પછી એમ જે ને ને કાર્બની આપે વાત કરી એમ કાટા કાટા ખેવો તેમ જે મે શરૂ લાગેલું હોય ખેવું એ પછી ખાના કે કે તેમ નું રાયું હોય ને તેલું તેલું મેલે આવી મેરે ઉડી જાય એમ કે કાગે આ આઈન તો કોટો આ ગયો છે ને હા તો પાછે કોટા થી કોટો કાઢવું પડે છે કાઢો મત કાઢો પડે હવે એ કાઢવા કે ઉડી જાય છે આ ઘર મેલ વા છે કટાર આપણું બધું શુદ્ધ ઉપયોગ થાય છે શુદ્ધ શુદ્ધ ઉપયોગ એ તો એક ઉદ્દ આત્મatoon બદલવું જે કે આયે સદ્ગ્યો કેરા તો સદ્ગ્યો તો તો કે કે બધું ધોયાત કરે રાતિયે ધોયાત કરે એમ કે ક્યાં ગઈ કર્મ ફળ કે આ લખવામાં જ થઈ ગયા એમ કર્મ ફળ ખવાયું ન દે કોઈ આ તો આ તો મરી ગયું છે દાદા આય તો આય તો મરી ગયું છે હા જમવાનું મફત માં અક્રમ વિજ્ઞાન બહુ જે વાંધા જ નથી અગિયાર નો આશ્ચર્ય કેવાયુ લઈ આવે ત્યારે લોકો હજુ દેખાય મને ક્યાં બાર હજાર બાર હજાર સાડા બાર હજાર માણસ એકાવત થવાના છે ત્યાં દિવસ વાળી ટિકિટ આવી ગયું તે આવતી આપડે લોન ઉપર આવીએ છીએ આપડે એવું નથી કરતા તમારે લઈ જાવ લોન છે આ લોન ઉપર એક લાખ રૂપિયા ચિંતા બંધ ના થાય આપડે જોઈએ આપડે લાવી દેવાનું દસે કદાચ એવું બહુ થઈ ગયું છે એટલે આ તો બધા લઈ જશે એના માટે જાય આજે પણ જરા પડવી જોઈએ આ જે સમજ છે ને એ સાચી સમજ પડવી જોઈએ આ જ્ઞાની ની સંજ્ઞા થી તેઓ ચાલે તો કદું દુઃખદ ના થાય જ્ઞાની ના ધ્રુપ માટે ચાલે ઉપાધિન રાતે ઊંઘાથી તે ના આવે અને એને પગ જગ્યાએ જાય પડી એટલે મનમાં ગયા કરે ચાલુ લાખ મારી માં આયા જ આપડે મહાત્મા લગભગ નાકડા જેટલું બોલવું હોય પણ જોડવા પોતે રસવાડ બોલાવતો બધા અંદર અંદર સુઈ ગયા ફસાય આપડે લીધે રમવા મશ્કેલ મુકાયું બહાર થઈ ગયા કોઈ બાપર બહાર પાછળ બધા હતા ન પણ ગંગ વાર થયા મળે તો બોલા આવો ના કારણે નિયારે કેમના કેમના ને કોણ આઈ છે અને દવા આઈ છે મતલબ સરકાર કેમાં 2005 સાહેબ ગુરુષમાં ખબર નઈ પડી બહુ ને ની ખબર આ કુએતા કે પરમેના સ તો જમા એ ને બીજે તા પર આયે રાખતી પર બેંતા તો હા એકલું માગે હા સાબરો પર પડી જાય હા હા કા એકદમ આપણને ખબર ના પડે કે શું કરે એવું આ મોખ માં થઈ જાય લખી નાખી સિદ્ધિ કરતા સરળ કરવી લખી નાખી આપી મધકમાં પારા થઈ ગયા નીકળી જાય લોકો થઈ લોકલ્પ થઈ ગણું હિ કર